વર્ષ સુધી રહ્યો પચીસ વર્ષ સુધી વિરોધ રહ્યો પણ એ વિરોધ ને જતા દાદાનો વર્ષ સુધી મને વિરોધ હતો પણ એ વિરોધ ને જતા એ ક્ષણ વાર અનુભવ હવે શું થયું તો જુઓ ખુલાસા બધા કેવા થયા તો કે આ એક દાદા ભગવાન શબ્દ તો કે દાદા ભગવાન નું જ વખત મને ખબર પડી કે પોતે ક્યાં દાદા ભગવાન કેવળ વિરોધીઓ છે કીધેલું નથી એ તો એમની અંદર જે પ્રગટ થયેલા દાદા ભગવાન છે તેને પોતે પગે લાગે છે એટલે અંદર જે દાદા ભગવાન છે તેને પગે લાગે છે અને કોઈ પણ માણસ પોતાને પગે લાગતો હશે હું જશુભાઈ પગે લાગુ અંદર તો આત્મા પ્રગટ થયેલો છે ખબર પડતી અને મને તો અનુભવ થયો ને સેપરેટ આ વચન આપ્યું તેને લીધે પહેલું જ મને જે થયું છે બીજું આ અંગુઠાણું જે મને લાગતું હતું જ્યાં વિચિત્ર છે એ અંગૂઠા નું પણ મને લાગ્યું કે અહંકાર આ જ્ઞાની ના અંગૂઠા સિવાય અને એટલા માટે આ બધા જે સાધનાઓ કરે છે ને તેની અંદર અહંકાર હોવાના કારણે કોઈ સાધના અંદર પરિણામ પામ અહંકાર હોય એટલે આ જે અહંકાર નું જે હતું ને અરે આ જે અંગુઠા નું હતું તે પણ ત્રીજું કાર્યો પાડવાનું કે દાદા ભગવાન ના જે કરવા એ પણ મને ખબર પડી કે આની તો વિજ્ઞાન છે અરે તમે બધા છે સહજ બનવું પડશે સહજ બનવા સિવાય આ સિવાય બીજો કોઈ તમે આ જયારે કરો છો ત્યારે બધાની સાથે આત્મીયતા લાગે છે અને મોટો નાનો કોઈ ભેદ લાગતો નથી અને એટલા માટે તમે જયારે આવું કરો છો બધાને દાદા ભગવાન ના સિંચાઈ દોડતા તમને પોતાનો અનુભવ થાય છે તો મને લાગ્યું આ તો સહજ બનવા માટેનો આ રસ્તો બતાવ્યો છે અને દાદા એ પણ મને કીધું કે અમે કઈ કાબુટા પાડવા માટે બધાને ભેગા કરવા માંગતા નથી એનો પણ ખુલાસો થઈ ગયો અને આ હાર જે પહેરે છે તેનો ખુલાસો એમને કરીને ખુલાસો મને આપો આપ્યો કયો ખુલાસો થઈ ગયો કે હાર પહેરી જે ફરતા હતા પણ તમને ખબર છે કે દાદા જ્ઞાન થયા પછી એટલે કપડા બચ્યા નથી જો એમને સાધુ ના કપડા પહેર્યા હોય તો હવે આવી સ્થિતિ ની અંદર એ મુંબઈ ની લોકલ ટ્રેન અંદર ચડે તો લોકો શું એમને જગા પે આવવા હોય કે ધક્કા માર બધા ધક્કા ભાઈ ધક્કા ચડે કે ના ચડે ગાડી કે મુસાફરી માં કરતા એમને સામાન્ય પોશાક અને સામાન્ય સ્થિતિ હોય તો કોઈ એક જ્ઞાની જાણે જ્ઞાની ના જાણે પછી જેવી રીતે ગમે તે નિમિત્તે પણ હહાર અહિયાં આવી ગયો કોને પહેરાયો કયા સંજોગો પહેરાયો એના વિવરણો પડવાની જરૂર નથી પણ આહાર જે અંદર આવ્યો ને એ હાર કારણે લોકોને શું લાગે આ હાર ને લીધે લોકોને બે વિચાર આવે કે કાતો કાળો માણસ છે કે કાતો કઈક છે ના તો કઈક છે હવે ગાડો માણસ લાગે ને તો એ લોકો છે ને તેને ધક્કી ના ચડાવે કારણ કે ગાડો છે માટે એનાથી સાવ અને કઈક છે એમનો પરિચય થાય એટલે બધા એમને પછી ખાનપાન આપવાના છે પણ પેલી એન્ટ્રી લેતી વખતે પેલી એન્ટ્રી લેતી વખતે વ્યવસ્થિત આવું ગોઠવું લાગે છે ચાલો મેં જાય સચિબેનલ હવે આખો વિરોધ હતો ત્યાર પછી બે દિવસ થી તો અત્યાર સુધી દાદા નો દેહ છૂટ્યો એટલો બને એટલો લાભ આપેલો મારી વિધિ તો લગભગ એ હોય ત્યારે તો દરરોજ મારી વિધિ થાય પણ કોઈ વખતે બે વખત થાય કોઈ વખત ત્રણ વખત થાય અને તેમાં ગોળાઈ કરાવડા અચ્છા આ વખતે છે ત્યારે મને એમ લાગ્યું કે દાદા કોઈ એવી કોઈ ઊંચી વસ્તુ માટે મને તૈયાર અને મને આપણા ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે વાપરવા માંગે મને અંદેશો પણ મારા મનમાં બેઠું કે આપણે એમાં ઇન્સ્ટ્રુમેન્ટ જો બનાવવા માંગતા હોય તો આપણે ઇન્સ્ટ્રુમેન્ટ બીજું પડ્યું કે તેના ચરણ કમળ માં સત્પુરુષ તને મળે તો તેના ચરણ કમળ માં સર્વ ભાવ પણ કરીને વર્ત્યો જાય એ સર્વ શબ્દ જે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એ સર્વ એટલે શું મને તો તાળુદેવ પ્રત્યેના પણ ભાવ છે મને તો શ્રીમંદર સ્વામી પ્રત્યે ના પણ ભાવ છે તો મહાવીર સ્વામી પ્રત્યે પણ ભાવ છે પછી મારે દાદા પાસે સર્વ અર્પણ કરવા દઈ ને આ ભાવ શું કરવાનું આ ભાવ મારી પાસે રાખવાના અર્પણ કરી દેવાના ને એ ભાવ પણ ત્યાં અર્પણ કરી દીધા એટલે મહાવીર એ પ્રત્યે ભાવ પણ દાદા છે શ્રીમંદર સ્વામી પ્રત્યે ભાવ જે પણ દાદા છે સમજ્યા અને દેવ પ્રત્યે ભાવ તે પણ દાદા હવે દાદા તમારા કેવાથી દાદા પૂછે મેં તમને સમર્પિત કરી દીધા તમારા ભાવ પણ આત્મત અભેદ છે કે પછી એમાં તો એ લોકો નો એમને તો કઈ વાંધો હતો નથી પણ આ જા એને લીધે મને શું થયું પર ની જગ્યા મને તમે એવું ના માનશો સમજન કે આ બધું મારી એવી બધી તૈયારીઓ છે અગર તો મારી દશા એટલી બધી ઓછી થઈ ગઈ છે હજુ મારા ની અંદર મારી પણ હું પ્રયોગ દશામાં છું સમજન તમે જે રીતે ગાડીમાં બેઠા છો એવું હું પણ ગાડીમાં બેઠેલું છું હજુ મારું મૂવી સ્ટેશન આવવાનું બાકી છે કે એકદમ અહવાઓ થઈ જાય ત્યારે અહવાઓ થઈ જાય તે વખતે સંજન ગબાને પગેલા કોઈ જાય તો મેં લક્ષ્મણ રેખા કરતી મિત્રો આઈ એમ નથી બટ લાઉડ સ્પીકર ઓફ દાદા અને લાઉડ સ્પીકર ઓફ દાદા હોય તો પછી તમે સાંભળ્યા પછી તમને બહુ પસંદ પડે પણ સાવધ રહ્યો કે જશુભાઈ થી સાવધ રહો હવે કારણ કે આ બધી વસ્તુ અંદર તો લોકો એમ થશે લોકો એમ માનશે કે જશુભાઈ થી પામી ગયા છે જશુભાઈ નામ થઈ ગયું છે તો ગુમા પામી ગયો છે એ વાત જાહેર કરવાની જરૂર નથી પામી ગયેલો તો આપવા ભૂલશે પામી વસ્તુ આપવા પણ લોકો ભક્તિ ભાવતી કરી જો આ પ્રમાણે તમે જો ચો પતંગ એને રોકવા જોઈએ ને એટલે દાદા ને મને દાદા એ મને સંકેત બી આપી દીધો કે આ જ્ઞાન તમે આજ્ઞા અમે સ્વતંત્ર કરવાની આપેલી છે પણ અમારી આજ્ઞામાં રહીને તમે કામ કરજો અમારી આજ્ઞા બહાર રહી જો કામ કર્યું તો પતંગ થશે છે અને તમારું પત્ર થવાનું નથી એમાં તમે ખાતરી આપી છે પણ અમારે તમને લક્ષ્મણ રેખા તો બતાવી પડે ને કે આની અંદર એટલા માટે હું વારે વારે કહું કે દાદા ના થઈને બધું કરવાનું દાદા થઈને નથી કરવાનું દાદા થી જવાનું ખ્યાલ આવ્યો દાદા તમને બે જ પાસે એક તો અમને જોઈને જે ભક્તિ ભાવ થી અમને અર્પણ થઈ જશે તે પામશે અને બીજા જે અમારો વિરોધ કરનારા હશે એ પામશે વિરોધ એટલે વિરોધ કરવા ખાતર નહીં ખરેખર નથી સમજતા આગળ તો નથી સમજાતું એવા જે વિરોધ કરે છે એ લોકો પામશે કારણ વિરોધ છે ને એ સમજવા માટેનો વિરોધ છે અને માટે એ પામશે પણ અર્થકચરા જે છે ને જો જે છે આમ એ તો કે છીએ ને જે ભજે છે આ શિશુપાડ છે તે કૃષ્ણ ભગવાને ગાડો દીધી કૃષ્ણ ની પાસે પાસે નથી શિશુપાડ પોક્ષ જવાનું છે શિશુપાડ વિરોધ કરનારા સમજે છે તેવી રીતે ભક્ત ની જે ભક્ત જે છે ને એની એની ચાર ગતિ સ્પીડ વધી જાય છે માટે બુદ્ધિ માણસો જયારે વિરોધ કરે છે ને બુદ્ધિ માણસો જયારે વિરોધ કરે છે ત્યારે જો સમજવા માટે વિરોધ હોય જીતવા માટેનો વિરોધ હોય તે પામી શકે પણ એને સમજવા માટેનો વિરોધ હશે અને જેવી રીતે સમજશે તેવી રીતેની બુદ્ધિ જે છે ને તેને આગળ લઈ જવાની પર એને વધારે વધારે કેરી કરશે માટે વિરોધી હશે પામશે અને તમે જો દાદાઓ જે વિરોધ કરનાર હશે ને તો ઠીક છે આપડે એસટી નો ટાઈમ છે હજુ આવી નથી તો બે કલાક છે ને બાઉન મકાન આવ્યું છે તમે જરા છે બેસીએ ત્યાં એવાથી પણ આવનારા હતા અમારે ત્યાં તો એવા આવનારા દાદા ક્યાંક આ તો કેટલા પક્ષ થી મોટર આવી નથી પૂરું જીવન એવું હોય કે જેથી લોકો કે હવે સત્તા ગયા પછી તે માનપણ આપવાના હોય પણ શું કરે કે ચાલો આવું કઈ ચાલતો ત્યાં બેસીશું તો આપડે જૂના વખત નું તે સબિત દાદા આપણને માનપાન આપશે તો દાદા જ રીતે ઘણા આવતા હતા પણ તમે જોયું કે આવ્યા પણ પછી કોઈ ભલિવાર ના આવે એને માટે તો તળ પણ જોઈએ આ પુરુષ મને મળ્યો છે આ જ્ઞાની પુરુષ મને મળ્યો છે હવે હું એને તક છોડવાનું નથી કોઈ આટલું કરવાનું બીજી કોઈ સાધના જ છે નહીં આપણી પાસે ફક્ત દાદા ની પાંચ આજ્ઞાઓ હું દાદા અને બલુભાઈ બેસો તો એમાં કઈ વાંધો નથી આ બીજી વસ્તુ આપણે શરૂ કરી લઈએ કે આપડી પોતાની પેલા તો વેરવી આ પેલા તો આપડે એવું દાદા એ કીધું ને કે આઈ એન્ડ માય નું કોમ્બિનેશન હતું આઈ એન્ડ માય નું કોમ્બિનેશન હતું દાદા પાસે આવ્યા એટલે દાદા એ શું કર્યું આઈ અને માય બે ને સેપરેટ કર્યું માય નું સેપરેટ કર્યું એ સેપરેટ કર્યા પછી માય એ જો છે તો કરવું છે કે માય સેપરેટ કરેલું છે પણ માય આખું રેજે છે એને ચારિત્ર મોકે છે એ માય આખું રેજે છે કે હવે જો તમે ડખોલ ન કરો તો એ આખું એની રીતે ગલન થયા કરે છે હવે ચારિત્ર ગલન જયારે થયા કરે છે ત્યારે એ આ બાજુ ચારિત્ર તમારું કલન થયા કરે છે અને આ બાજુ તમે શુદ્ધાત્મા છો તે પણ શુદ્ધાત્મા તમે પરિપૂર્ણ દશામાં નથી પણ તમે લક્ષ્ય છો હવે લક્ષ જે છે એ પ્રતીતિ અને લક્ષ્ય કે છે પણ અનુભવ સ્વરૂપ તો ક્યારેક થશે કે જયારે તમારું બધો કર્મો જે આખાય બધા જયારે મળી જશે તમારી બધી ફાઈલો જયારે પૂરી થઈ જશે ત્યારે તમારે શુદ્ધાત્મા જે લક્ષ્ય છે ત્યારે ભલે પછી શુદ્ધાત્મા નું પરિપૂર્ણ થશે એટલે શુદ્ધાત્મા પરિપૂર્ણ જ્યાં સુધી થાય ત્યાં સુધી શુદ્ધાત્મા નું જે લક્ષ્ય છે એ હવે ભક્તિ કર્યા કરે છે મીન્સ કે અંતર પરમાત્માની ભક્તિ કર્યા કરે છે અંતરાત્મા પરમાત્માની ભક્તિ કરે છે હવે જે ભક્તિ થયા કરે છે જે રાજાની કૃષ્ણ પ્રત્યેની પરાપત્તિ હતી એ રાજા પોતે પોતાને કૃષ્ણ પછી માનીને જ ભક્તિ કરતા રાજા કરનારી અને ભક્તિ જેની પ્રતિથી તે કૃષ્ણ તે પણ પોતે જ હતી સમજાય એ રીતે હવે આપણે તો કે શુદ્ધાત્મા જે આપણે દાદા તો ઘડી આપે છે દાદા ભગવાન તો ઘડી આપે છે અને હવે આપણે પોતે જે છે હવે એ જે ભક્તિ કયા કરીએ છીએ તે ભક્તિ કયા જાત ની આપણી કયા કરે છે એ તમે જો આ છે ને એ પદ ની તમને ખ્યાલ આવશે શું તો કે પાપણ ના પલકારો આ જે પાપણો જે છે ને તે આ જે પલકારા જે થયા કરે છે તે ખરેખર પલકારા નથી પણ એ દાદા ભગવાન એ ભગવાન તારા જયકારો રહ્યા કરે છે જયકારો ગાયા કરે છે એટલે પાપડ જે છે ને પાપડ ના પલકારા જે થયા કરે છે તો તે પાપડ ના પલકારા જે થાય છે ભલે પલકારા થાય છે તો શરીર નો ધર્મ લાગે છે પણ હું તો એમ કરું છું કે ના પાપડ ના પલકારો પણ એ દાદા ભગવાન તમારી તમારા જયકારો જે આમ કહેતા હતા તે રીતે જયકારો થાય છે અને શ્વાસે શ્વાસે રગે રગે હવે જે આ જે છે ને તે તારા નામ ના થયા છે એટલે બુદ્ધિ આ કોટી કરે છે સમજા ને એક વખતે ખબર પડી ગઈ ને हमें स्वरूप द्वारा भक्ति दारी करें हम जिओंद्रिओ शू तो यो इंद्रिय कार्य कार्य धर्म है य्य धर्म मार्फतेवा करें कई सेवा करे तो आंख ना धर्म शुभ હવે આ આંખો જે છે ને તે દરેક ની અંદર દાદા ભગવાન જુએ છે દરેક ની અંદર આત્મા જુએ છે આ કાન જે છે તે હવે છે કે દાદાનાજ દરેક ગુણગાણ પદ્ધતિ સાંભળ્યા કરે છે હવે આ જીભ અંદર થી દાદા ફક્ત બધા જે છે એનું જે છે તે એનું જે થયા કરે છે શ્વાસ પણ થયા એના કરે છે એટલે આ ઇન્દ્રિયો છે નાક ઠે સુધી એટલે કે તું નચાવે તે નાચું મને પોતાને હવે કોઈ પણ પ્રકારનું મારી પોતાનું કોઈ કરતા પણ રહ્યું નથી મળે તું મને જે પ્રમાણે નચાવે છે તે પ્રમાણે હું નાચું છું પણ એ નાચતી વખતે અંદર શબ્દાતી તમને થયા કરે છે તેનો મને ખ્યાલ આવે છે શબ્દાતી એટલે કેવું કે જે શબ્દમાં મૂકી શકાય એવું નથી દૂધ ની અંદર નાખ્યા પછી જે અંદર પ્રક્રિયા જે થાય છે ને એવી થયા કરે છે પણ એવી દશાની અંદર તમને મૂક્યા છે હવે આ દાદા પાસે જે દશા આવી છે એની ને તો હવે એની આગળ શું છે કે મારો તારા દર્શન થયા કરે તું છું અમૂર્ત બેઠો પલ પલ એને પછી થયાથી આ દ્રષ્ટિ આવવાથી સમજા ને આ સ્વરૂપ નું જ્ઞાન થવાથી અને આપણે બીજી રીતે મૂકીએ તો દાદા મળ્યા છે દાદા એ જે દ્રષ્ટિ આપ્યા તેથી એ શું કે હવે હા હા અંદર ભગવાન જે બેસી ગયા એટલે કે દેહ બન્યો છે મંદિર મારો તારા દર્શન થયા કરે હવે મને નીચ નીચ તારા દર્શન થયા કરે છે પેલા શું હતું કે આવું જયારે ન હતું ત્યારે દર્શન કરવા માટે ક્યાં જવું પડતું મંદિરે જવું પડતું હતું પણ હવે મંદિરે એટલા માટે જવું પડતું કે અંદર એવી સગવડ હતી તૈયારી હતી પણ હવે જયારે તું છું અંદર અમૂર્ત બેઠો તું અંદર પોતે અમૂર્ત બેઠો છું એના મને પલ પલ અનુભવ થયા કરે હવે તમે જુઓ પેલા માં બન્યો છે મંદિર મારો તારા દર્શન થયા કરે દર્શન કરતો નથી થયા કરે અને તારા દર્શન થયા કરે અને તું છું અંદર અમૃત બેઠો અમૃત બેઠો છું એના પલ પલ અનુભવ થયા કરે પરમાનંદે અંતરંગ ભરાઈ રહે કોણ મળે રિલેટી ની વાત ને બંગલો બાંધ્યો હોય તો એ વાત સાંભળનારા મળશે મેં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરીએ છીએ પ્રતિષ્ઠા સાંભળનારા મળશે પણ અંદર થી જે આત્મ ગુણ અંદર થી જે આ પ્રમાણે If you feel as if somebody is covering you, you are in so, a, a, a shell, and the shell is served from you right. and you are, you are not walking, but you are not, not walking. But it happens. It happens. Yeah. If somebody is making you do it. Okay. Here we go. Now. Tu ja servo. Ah. Yes. Yes. Yes. Yes. Yes. Yes. चू अंतरया मारू क्या करे હવે હું તો કઈ છું ને આની અંદર સમજ્યા એવું મારું અંતર કયા કરે છે અને ધને પામતા હું ધન્ય બનો છું એવું પણ કે છે એવું અને મારો હવે હાથમાં મને જાણે મને પેલી જ મને હાથમાં મળતો હોય એવું લાગે હતો આપડે રક્ત ખજાના ની ઉપર જે અંદર ઉપર જે લાદી લગાડી દીધી લીધી નીચે તો રક્ત ખજાનો હતો પણ એ લાદી ઉપર રહે આપડે ભીખ માં ક્યાં હતા ભાઈ મને થોડું કાપો કઈ કાપો કઈ કાપો ભીખ મને ખૂટે છે પણ આ દાદા શું કર્યું બતાડ્યો પણ હું તો એમ જ કહું છું કે તમે મને આપ્યો એટલે આત્મા મારો હવે મને મળ્યો બાકી કલાકે આત્મા નતો દાન ગયો હતો પણ આત્મા હતો છતાં પણ એનું કઈ આત્મા કોઈ દાન આત્મા મારો મળ્યો પછી કે તારા માં પ્રભુ સમાય બેઠો રહ્યું કશું નહી મારી તને હવે મારી કને બીજું કશું ના શું છે કે જેના ગુણ જે છે એ તો મારા મારી પાસે રહેવાના છે પણ એ સિવાય મારી પાસે જે બીજી વિશેષતાઓ હતી બીજા જે લફડા મને વળગેલા હતા એ બધા નીકળી ગયા છે મારી પાસે હવે મારા સ્વરૂપ ને કરે અગર સ્વરૂપ ખાડે એવું હોય મારી પાસે હવે રહ્યું રહ્યું કશું નહી મારી કને અનંત ઘણી ભક્તિઓને જાગે છે અને દાદા ની વાતો સાંભળવા માટે મને વારે વારે ઉપાસના બોલાવે પછી આપવાદો ની પાસે ગાયું ત્યારે એમને પછી ખેવત પૂછ્યું કે જશું તો જરા માફ કરો આ તમે કે અનંત કાળ ની ભટકણ ભટી ગઈ તમારી એને શું તમે મોકશો પહોંચી ગયા તમે આ શું છે ભટકન શબ્દ નો અર્થ તમે જે કહો છો ભટકન શબ્દ અર્થ કયો કહેવાય ખબર છે જ્યાં સુધી લક્ષ નતું મને લક્ષ મળ્યું નતું અને લક્ષ મળ્યા સિવાય હું જે કઈ ક્રિયાઓ કરતો હતો એ બધી ભટકન હતી તમારી ભટકડ હતી કારણ કે પૂછે કે ક્યાં જાઓ છો તો કે ખબર નથી અને હવે ગાડી લઈને ફરો છો પણ ક્યાં જાઓ છો તમે સ્ટેશને જવો છો ત્યારે એ જે તમે સ્ટેશન ના લક્ષ્ય ગાડી ફેરો છો ત્યારે એને નથી કેવા અને ગાડી જો તમારું કોઈ લક્ષ ન હોય તો તમે ગાડી ગમે તે રીતે ફેરવતા તો પણ શું કહેવાય છે ભટકર કહેવાય છે આપણે હવે જીવન અંદર જે બધું અત્યાર સુધી ની પ્રવૃત્તિ વધી હતી ને એને હવે કહી કે જો લક્ષ નતું તો એ બધી ભટકન પૈસા પેદા કર્યા પ્રતિષ્ઠા પેદા કરી બધું કર્યું પણ તમને એ ભટકણ હવે ધારાચર્ય પૂરખે નીચું કે તે અમને મોક્ષ માર્ગ ની અંદર બરોબર બેસાડી દીધા એટલે હવે અમારી જે પ્રતિક્રિયાઓ બધી જે થાય છે તે બધી હવે એ બાજુ ની થાય છે એટલે ભટકણ મટી ગઈ ત્યારથી કે જયારે રસ્તા પર રસ્તા પર મચર ચાલે એટલે ભારત સાહેબ કે જોકે કહીએ ભારત સાહેબ એવું શક સરળ હતા મને કે હવે મને ખબર પડી જશે બરોબર આ છે મોક્ષાતા મળી ગયો કે છું કે દાદા એમને મોક્ષ માં કઉ છું કે અમે તો મોક્ષ મોક્ષ અમને મુંબઈ ની ગાડી ની અંદર બરોડા થી બેસાડી દીધેલા છે હવે ગાડી જો અમે નહીં ઉતારીએ તો મુંબઈ આવશે કે નહીં આવે પછી અમારે જોયા કરવાનું છે કે ક્યારે મુંબઈ આવશે ક્યારે મુંબઈ આવશે ગાડી બેઠા છે પ્રવાસી તરીકે નિયમો બધા પાડીએ છીએ અને ટિકિટ દર્શન મો જે છે ને એ મોક્ષ નું કારણ છે અને ચારિત્ર મો જે છે એ તો એની બેલન કયા જ છે એટલે હવે અનંત કાળ ની મારી પૂરી થઈ ધારાચર નહીં એટલે આ દર્શન મોહ ત્યાં સુધી ભટકણ હતી જ્યાં સુધી દર્શન બો હતો હું પોતે શબ્દ પણ જયારે જોવા મળશે કારણ કે કેટલા કહે છે ને કે ગુરુ ચરણ ગુરુ ચરણ ગુરુ ચરણ એટલે ગુરુ ના આ ચરણ ને આ તો સ્થૂળ અર્થ છે પણ ચરણ એટલે આજ્ઞા ચરણ એટલે આજ્ઞા જો આપતો હોય માને કે અમે દાદા ની ચરણ સેવા કરીએ છીએ તો કે તમે ચરણ સેવા નથી કરતા સંજા ને ચરણ સેવા એ તો આ લૌકિક રીતે તમે કીધું કે ચરણ સેવા એ થી તમને પુણ્ય મળે છે પણ પેલી ચરણ સેવા કોણ કે દાદા ની ચરણ સેવા કોણ કે જે દાદા ની આજ્ઞા પાડે છે દાદા ત્યાં ઘડો ના માં હોય અને તમે અહિયાં હો તો પણ એમની આજ્ઞામાં તમે હો તો દાદા ચરણ સેવા તમે કરો છો અને દાદા ત્યાં ગાડી હોય અને અમે ત્યાં ગાડી હોઈએ પણ જો એની આજ્ઞા ન પાડતા હોઈએ સમજા ને તો અમે પાસે રહેના છતાં આમ આમ કરતા હોય છતાં અમે એમની સેવા તો કે અનંત કાળ ની ભટકણ મારી પૂરી થઈ ધારા છે એટલે ભટકણ મારી પૂરી થઈ ગઈ હવે મોક્ષ જે છે વ્યવહાર માં રહ્યા છીએ તો કોઈ પૂછો તો ખરે કે સાચી આવું બન્યું પ્રભુ કે સ્મિત બને કેનારો સંજા ને એમ મારી જગત આ કોઈ વિસ્મય પામે છે એ જગત વિસ્મય પામે છે તો એનું કારણ બતાવવા માટે છે હું હોવો જોઈએ ને એ તો રહ્યો જ નથી હું પોતે છીએ કેનારો હું રહ્યો નહીં અને તું જે છે એ તમારી અંદર રશિયા કરે છે આ જે વિશ્વ થાય છે તેના તરફ જોઈ લે રશિયા કરે છે કે તમે અંદર નજર નથી કરતા અને હવે પૂછ્યા કરો છો છોકરું તમારા બગલ માં છે છોકરું બહાર ફળે હું ભાઈ અહિયાં છું એવું નથી તમારી અંદર પણ છું જેવો અહિયાં છું એવો જ હું અંદર છું ત્યાં અંદર પણ તમે અંદર તજક્તો એટલા માટે કે છે ને કે તું તો અંદર હુશ દાદા એ આપણને મૂકેલા છે અને આ જાતની આપણી ભક્તિ ચાલ્યા કરી છે ત્યારે આપણી અંતરણ દશા કેવી છે તે એક વખતે જોઈએ એટલે ખોટી કાલે જયારે ભૂલ હોય છે તે પણ આપણે સુધારી શકીએ સમજણ તો દાદા એ શું દાદા એ કીધું છે કે તમારી દશા હવે આત્મસિદ્ધિ ની એકસો અગિયારમી થી કે ગાથા સુધી દશા તમારી છે આત્મસિ શ્રીમદ રાજ્ર જે આત્મસ્થિતિ લખેલી છે તેની અંદર સ્વરૂપનું જ્ઞાન આપ્યું પ્રતી કે હવે હું મીના નથી પણ હું સૂત્રાર્થમાં છું હવે તારે શું થાય છે તારે કે વર્તે અનુભવ લક્ષ હવે વ્રતિ નિજ ભાવ માં આવી પેલા પર ભાવ માં વેતી હતી અને બધી વૃત્તિઓ હવે સ્વભાવ માં આવી એટલે વ્રતિ વહે નિજ ભાવ માં સમજ્યા વધે નિજ સ્વભાવનું હવે નિજ સ્વભાવ નો વર્ત્ય છે એનો પ્રતી અનુભવ અને લક્ષ્ય હું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું એની પ્રતીકી રહે છે એનું લક્ષ્ય રહેશે અને પ્રતિકિરૂપ અને લક્ષ રૂપ અનુભવ પણ અવશે રહ્યા છે સમજા ને વર્તે છે વર્તે છે કશું વર્તે છે કશું કરવું પડતું નથી વર્તે છે વર્ત છે સમજા એ વર્ત શબ્દ જે છે ને એનો છે કે વર્ત્ય છે કરવું પડતું નથી વર્ગ સ્વભાવ નો અનુભવ અલગ અને વૃત્તિ વૃત્તિ બધી બહાર પટકતી બહાર પ્રકતી હતી એ વૃત્તિ વહેજ ભાવ માં હવે વૃત્તિ આપોઆપ નિજ ભાવ અંદર રહે અને એને શું છે પરમાર્થ સંતિત છે એને શાસ્ત્રીય ભાષામાં પરમાર્થ સંિત છે જે પરમાર્થ સંપિત એક શક્તિ તો જેને કે છે હવે એ શાસ્ત્રીય ભાષામાં શુદ્ધાત્મ છું એ તમારે યાદ કરવું પડે છે એની માળા નહીં કરવી પડે સમજા માળા કોને ગરવી પડે સ્મરણ કોને કરવું પડે જેને વિસ્મરણ થતું હોય તેને સ્મરણ કરવું પડે અને જેને વિસ્મરણ ન થતું હોય તેને સ્મરણ પછી સ્મરણ કરવાનું બે વાકે છે તમે પોતે ધનુભાઈ છો તેનું તમારે સ્મરણ કરવું પડતું છે પેલા છું હું દરુભાઈ છું સ્મરણ કરવું પડતું એ વર્તું તું છે હવે દાદા એ તમારી માન્યતા પ્રાખ્યાત કરી નાખી હવે આપણે શું છે એટલે વર્તે સ્વભાવ નો અનુભવ લક્ષ્ય પ્રતી વર્ષે હવે એ જે પરમાર્થ શક્તિ આપણને મળ્યું છે તે હવે શું છે કે વર્ધમાન સમજી ઉદય Strano ritrago Padova Vite de Guarda mana smachita che dare mi dava Udo etare cari strano ritrago Padova હવે આપણી આ દશા નું વર્ણન થઈ ગયેલું છે અને કોઈ પ્રકારને કઈક સૂક્ષ્મ પૂર થતી હોય તો શું લેવાની છે તો કે હવે શું તો કે વર્ધમાન સંકિત થઈ જે દાદા એ આપણને જ્ઞાન એ હવે દિવસે થતું જાય છે એ દશા વર્ધમાન થાય છે એનું કાન દાદા એ શું આપણે વિજ્ઞાન સ્વરૂપ જ્ઞાન આપેલું છે કે હવે તમારે કશું કરવાનું નથી હવે તમે જે સમજણ પ્રગટ થઈ છે તે સમજણ તમને આગળ ને આગળ એટલે વર્ધમાન થયા કરે છે તમારું તમને જે હવે આ જે સંકેત જે પ્રાપ્ત થયું છે એ સંકેત હવે વર્ધમાન થયા કરે છે એનો એક વ્યવહારિક કાકલો આપવું એક લાખ તમારી જાગૃતિ ને સમજણ જે છે ને તે બધું ખેંચી લાવશે તમારે કશું જ કરવું નહીં પડે એ તમને આગળ ને આગળ એવી રીતે વર્ધમાન શ્રમકીત થઈ અને એ સમકિત થઈને પછી શું કરશે તારે મિથ્યા અત્યાર સુધી એ માની લીધું એને પછી આ બધું મીઠા દેખાયું બધું મીઠા દેખાયું આ બધું મીઠા દેખાવ્યું એટલે હવે શું કરે એને ડાળે સમજા આમ આ તો ધક્કો માર્યો કહેવાય આમ કરે ને તો ધક્કો માર્યો કહેવાય પણ આમ ડાળે સમજા એટલે ઉદાસીનતા આવી ગઈ તારેસ અને તમને ટોટલી ગેરબોટ હોવા કેટલી કરી મૂક્યું હોય કારણ કે સાડી હોય તો તેનું બ્લાઉઝ ના હોય તો ચાલો નવું એને મેચિંગ મળી આવી બાકી ના છે તે શેપ હોય તો પેલા ભાઈ ને પડે કે તમે લેતા આવજો ત્યારે આ તો દૂધ કેને કરતા કારણ કે અને હવે તમે જુઓ તો આવે હશે તો કે જે હશે તેની અંદર આપણને ખર્ચ લાગશે ને જે કઈ સારી વસ્તુ આપણે લાગતી ને એટલે જે પ્રમાણે રસ તમને લાગે છે આપણું વર્ગમાન જે થયું દશા એ જે દશા જે વર્ધમાન થાય છે એટલે વર્ગમાન સમજી ઉદય ચારિત્ર મામા મામ થતો પછી સુવાસ થાય છે એવી રીતે હવે આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પરિણામ પામે છે એટલે તમારી સુવાસ એટલે વાણીમાં તમે ફેરફાર પડે છે હલન ચલણ માં ફેરફાર પડે છે તમે જુઓ તો કસારો બધા મંદ પડે એટલે ચારિત્ર માં હવે સુવાસ છે ચારિત્ર ચારિત્રો કે વર્તન હવે છે વિતરાગ પદવાસ માં છે હવે વાસ શબ્દ એવું છે કે એમાં પણ કોઈને એમ થાય કે ભાઈ શરૂ કરે તો વિતરાગ પદ વાસ રીતે તમારો વાસ અહિયાં આ મકાન છે પછી છ મહિના માટે તમે બહાર જઈ શકો જાઓ છો પછી ઓફિસર માટે બહાર જાઓ છો કે નથી પણ તમારું પર્મનેન્ટ એડજસ્ટ થવું તમારી ફાયલો નો નિકાલ કરવા માટે તમારે બહાર જવું પડતું હોય કરું ઓફિસ માં જાઓ પણ પછી પાછા ક્યાં કામ કર્યા પછી પાછા ક્યાં હોય એવી રીતે હવે શું થયું કે વિતરાગ પદવાસ કેવનો હવે અખંડ વર્તે છે કયું જ્ઞાન અખંડ વર્તે છે અંદર જે જ્ઞાન ની અંદર જે છે તે હવે અખંડ વર્તે છે સમજ્યા એ અખંડ વર્તે છે તેનું શું તો કે હવે તમારું જે છે અંદર તે મિત્ર તો તમારી ગઈ છે હવે તમે વીસ વર્ષ સુધી તમે છૂટા પડી ગયા વીસ વર્ષ સુધી તમે છૂટા પડી ગયા અને એક વખતે કઈ વીસ વર્ષ પછી થી કોણ અચાનક ભેગું થવાનું તો અચાનક જયારે ભેગા થયા એનું નામ રાખ્યું કે સર છે તો તમે બહુ સરદ આવ્યું કે ના આવ્યું પેલા પ્રસંગો બધા યાદ આવ્યા કે ના એ બધા જે રીતે તમારું જ્ઞાન હાજર હતું કે ગેરહાજર હતું જેટલી આવ્યું એટલે તરત એને ખંડિત નહોતું થયું ખંડિત નતું થયું પણ ગવર્મેન્ટ ત્રણ ખ્યાલ આવ્યું એટલે એ અખંડ નો બીજી રીતે કે તમે અત્યારે તમે જુઓ છો હવે તમારું દર્શન જે છે ને તમારું જામ છે દાખલા તરીકે ધારો કે અત્યારની વચ્ચે રસ્તો છે અને એક ડબલ ટેકર ની પેલી ગાડી આવે છે તો તે વખતે ગાડી આવે તે વખતે પેલા દેખાશે જે નહીં દેખાય પણ એ ગાડી ગઈ ત્યારે નથી દેખાશે એટલે જો દર્શન જે તો જો ખંડિત થયું તો જોડા પણ એ દર્શન અખંડ છે પણ એ સાચી લાગતું હતું ખંડિત સાચી લાગતું હતું આપણા અંતરાય ને લીધે આપણા આવર ને લીધે એટલે હવે જે જ્ઞાન અંદર જે છે ને તે તો હવે અખંડ છે આપણને કારણ કે સિદ્ધાત્મા આપણને ભાન થઈ ગયું એટલે હવે અખંડ જ્ઞાન અંદર છે અને કેવળ જ્ઞાન પણ અંતર છે હવે કેવળ જ્ઞાન બહાર નથી કેવળ જ્ઞાન બાકી આવતું જ નથી કેવળ જ્ઞાન કે જે ભગવાન ભાવિ કેવળ જ્ઞાન કે પણ અંદર જ આપણું કેવળ જ્ઞાન પણ અંદર જ પણ ભગવાન કેવળ જ્ઞાન છે તે વ્યક્ત થયું પ્રગટ થયું અને આપણું કેવળ જ્ઞાન છે તે પ્રગટ થયું નથી કારણ કે આપડે બધું છું કર્મ જે છે ને એ કર્મ નું આવરણ છે તેને માટે પણ અત્યારે કેવળ જ્ઞાન એટલે દેહ છતા દશા જે છે તે આપણે જે કીધી ને દેહ છતાં જે અખંડ જ્ઞાન એટલે આ અખંડ જે કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાર દેહ હોવા છતાં પણ આપણે પોતે સમજા નિર્વાણ દશા અંદર જો બરોબર આપણે ઉપયોગમાં રહીએ જાગૃતિ માં રહીએ તો દેહ હોવા છતાં દેહ નું કામ કરશે જેને ખાવાનું જોશે જેને બધું જે જોશે કપડા પહેરો એ બધું કર્યા કરશે પણ હવે એ જે એનું માટે એ જે ક્રિયા છે કર્મ ની છે સ્વપ્પણી જાગૃત થતા સમાન તેમ વિભાવ જ્ઞાન થતા દૂર થાય અત્યાર આપણને જાગતા આપણું સ્વપ્ન કેટલું બધું હોય સમજા ને પણ જાગતા હોય તો તંત્ર સ્વપ્ન રીતે અનંતકાળ નો જે અંધકાર હતો અનંતકાળ નું અજ્ઞાન હતું એ અજ્ઞાન હું ધનુભાઈ છું વિવાહ હતો કેમ વિવાહ અનાદિ નો જ્ઞાન થતા દૂર થાય એવું શુદ્ધાત્માનુભાઈ નું બધું કહ્યું કે હવે આ અંધકાર નું જે અજ્ઞાન જે હતું જ્ઞાન થી દૂર થાય છે હવે ખરેખર દૂર થાય છે ને પણ અજ્ઞાન જ્ઞાન આવે છે ત્યાં અજ્ઞાન રહેતું જ અને કેટલાય વર્ષો અજ્ઞાન અંધારવું હોય કઈ પણ પ્રકાશિત આવે તો અંધકાર બહાર જઈને કે હું પચાસ વર્ષ થી કારણ કે વસ્તુ એવી છે કે અંધકાર જ્યાં હોય છે પ્રકાશ હોય છે ત્યાં અંધકાર હવે અંધકાર જ્યાં હોય છે ત્યાં તમે જુઓ તો કે અંધકાર જ્યાં સુધી હોય છે ને ત્યાં સુધી એ અંધકાર ના તમે ગમે તેટલા કકડા કરો ને પણ કોઈ પણ કકડા અંદર અજવાળું નહીં તરુભાઈ છું અંધકાર હતો હું દક્ષાબેન છું દક્ષાબેન આપના હું દક્ષાબેન છું હવે દક્ષાબેન કરી ને આ ક્રિયા કરું છું આ ક્રિયા કરું છું આ ક્રિયા કરું છું આ ક્રિયા કરું છું આ ક્રિયા કરું છું એ બધી ક્રિયાઓ ની અંદર શું હતું અજવાળું હતું અંધકાર હતો જો પુણ્ય પાપ પુણ્ય પાપ જેથી તમે પોતે ફેલી જે કરતા હતા તેનો તમને પુણ્ય મળતું કે પાપ મળતું પણ બંધન બંધન દૂર થાય આ દાદા એ આપણને જ્ઞાન આપ્યું શુદ્ધાત્મા નું જ્ઞાન આપ્યું એટલે પેલી બધી વસ્તુ ને કેવું પડ્યું કે તમે જાઓ હા છે ને બીના પ્રયત્ન થયું એટલે હવે આ મૂળ વાત આવે છે શું છૂટે નહીં કરતા તો કરોતા તું તે દક્ષાબેન છું અગર તો મીનાબેન છું સમજ અગર તો અંજનાબેન છું એમ એમ માન્યતાથી તમે જે કઈ કરો છો એ બધું એ દેહાધ્યાસ છે સમજા હવે એ દેહાધ્યાસ તમારો છૂટે સમજ્યા જ્યાં તો નહીં કરતા તું કર્મ તો તું જે કઈ જે ક્રિયાઓ કરીશ એનું તારે કર્મ બંધાશે નહીં અને કર્મ બંધાતું નથી તો જે કઈ ક્રિયા કરીશ એનું તારે એનું તારે ભુખતાપૂર્ણ નથી હવે આ વાત એક સીધી ને આ વાત દરેક શાસ્ત્રો કે છે અને દરેક ધર્મ વાળા કે છે સમજાય ને એમાં કોઈ જાતનો મતદાન નથી પણ મૂળ વાત આવે છે ત્યાં આગળ કેવી ઉંદરો ની સભા ભેગી થઈ કારણ કે બિલાડી આવીને દર વખત દરરોજ આવીને ચૂપચાપ આવી અને ઉંદર પકડી પકડીને થઈ જતી એટલે ઉંદરોએ સભા ભેગી ભાઈ આ કઈ ઉપાય પડી આપણે આ છાના માના આવે છે ખબર પડતી નથી અને આપડે એ કરે છે પકડીને બિલાડી ને કોટે ઘંટડી બાજે એટલે બધા એ સર્વાનો માટે ઠરાવ પસાર કર્યો બિલાડી ને કોટે ઘંટડી બાજો તો પસાર થઈ ગયો પણ પેલો ઘરડો એ ને તેને કીધું કે ભાઈ તો ખરા પણ બિલાડી ને કોટે ઘંટડી બાજ તો બધા એક પછી એક બધા નીકળી જાય તારે દેહાભ્યાસ છૂટે જે છૂટેલો હોય તે આપણને છોડાવે બાકી દેહાભ્યાસ વાળા માણસો પાઠ ઉપર બેસીને વાતો પછી કર્યા કરે તે આપણને આઈસ્ક્રીમ ખાધા હોય તેવી લાગે તો કરે સમજા પણ એથી કઈ આપડો શક્કરવાર વળે નહીં જેનો દેહ્યાસ છૂટ્યો હોય એનું વચન તમને સીધું અંદર ઉતરી જાય અને દાદા ની વાત બધાને બેસી જેનું કારણ છે કે દેહ અધ્યાસ છૂટેલો સમજા ને એટલે છૂટેલો હોય કે એને છોડાવે ને કારણ કે છૂટે ધ્યાસ તો અને એટલા માટે કહેવાય કહ્યું યુગ છૂટે તો કઈ સમજા ને એટલે એના માટે એક જ વસ્તુ છે કે જ્ઞાની પુરુષ ને તું ફોડ હવે જ્ઞાની પુરુષ ને ફોડવા